સ્વામીનારાયણ ગુરુકુ રાજકોટ જુનાગઢ અને અમદાવાદ ચાલીસ ના આ સો વ્રત દસમ ને શનિવાર તારીખ વીસ દસ ઓગણીસો ચોર્યાસી પોતાના ઉતારા ને વિશે ગંગાજળિયા કુવા પાસે ઓટા ઉપર ઢોલીઓ ઢળાવી ગાદી ચકિયા નખાવીને હતા અને સર્વે શ્વેત વસ્ત્ર પોતાના મુખાર આગળ मोनी तथा देश अने दुकड पद जे। सर्वे संत प्रत्य भगवान देहमुकी ब्रह्म પછી એમાં ભગવાનમાં માં શો અંતરાય રહે છે અને કાળ કર્મ અને માયા તેને આવરણ કરીને રહીત છે તેવો જ થાય છે માટે એમાં શો ભેદ રહે છે જેને કરીને સ્વામી સેવક રહે છે ગોવિંદ પેલા જુનાગઢ માં વિચાર આવ્યો શું આવ્યું પામે ભ્રમ સ્વરૂપ છે કેવલ ભગવાન થાય ના ના એમનો બોલાયું પછી ઓળખાઈ ગયા ભગવાન ના તુલ્ય ગણા ને ભમી જાય ગીતામાં કહ્યું મમ સાધરી મમાગ એના સમાન બરાબર ધર્મ વાળો થઈ જાય ભક્ત છે ઈ ઓળખી શકે એ પછી ની વાત છે પણ બે માં ફરક શું રહેતો હશે જો ફરક નહી તો સાધુ નો કહેવાય સમાન ધર્મ વાળો તો નો કહેવાય ફરક રહેતો હોય તો અસમર્થ છે સ્વામી અસમર્થ છે એમ બોલીએ કઈ મેળખાય એમ એમ બોલીએ તમને સમજાવી તમે આયા કરો તો પછી સમજાડનારો મૂર્ખ છે સમજનારો મૂર્ખ છે બે મુર્ખ થયા પેલા ન સમજાણું સાધર માં ક્યારે કહેવાય સરખું છે એનો પ્રશ્ન છે આ વાંચશે તો આવશે બધું પણ એને સમજવા ને માટે પ્રયત્ન કરતું જ નથી પ્રયત્ન કોઈ કરતું નથી એટલે એમને ચાલ્યું જાય ધર્મ ગુરુઓ આ કામ સમજાવવાનું બધા સમજાવતા હશે ને તુલસી ખભેડા ખેતકા તુલસી ખભેડા ખેતકા ખેતર માં ઓરું હોળે લુલા તમારા પહેરાવે એટલે કોઈ જાણે છે એજ કહ્યું કે આજે ભક્તને ને બાને ગુરુ બાને એ ખેતકા ખબેડા એ પોતે ખાઈ ને બીજા ને ખાવા દેવાનો ધર્મ શું ધર્મગુરુ એ સમજે નઈ બીજા ને સમજવા દે ને તુલસી તુલસી દાસલસી ખબેડા ખેતખા કોઈ માથે આવે એવી વાત કરતું હશે કોઈ કરે ને એ તો સિંહદાસ બોલવી જઈએ ને બીજી બોલે બોલે तुलसी जाके मुखन से, भूले राम, दाके एने तो हाथ जोड़ी, पगे लागी ना दास रही, आज तुलसीदास जी बोलो लो पलो भगवान ब्रह्मरूप थान धाम मैं પછી એમાં ભગવાન માં શું અંતરાય રહે છે ભગવાન નો ભક્તો ભૌતિક દેવ નો ત્યાગ કરી ભ્રમરૂપ થઈ ભગવાન માં જાય છે ભગવાન માં એમાં શું અંતરાય રહી છે સ્વામી સેવક જે ભાવ કેવી રીતે સ્વામી હોય તો સમર્થ હોય વિલક્ષણતા હોય અને ભ્રમરૂપ થાય જાય ભગવાન ના સાધન માં પણ પામે ત્યારે વિલક્ષણતા દેખાતી નથી સ્વામીજી ભાવ કહે તો કેમ રહેતો એટલે બોલી લઈએ છીએ પણ પ્રશ્ન સમજાણો નથી એની કૃપાથી આવો થયો એની કૃપાથી પોતે આવો ગયો એની પાસે જાય છે બંને જતો હશે જેવો ભગવાન નો જેટલો મેં મહિમા જાણ્યો એવો તો મને સાંભળથી પડે શું સમજાણું પ્રશ્ન નથી સમજ્યા શું स्वतंत्र छे। माया ભગવાન ના કામ માં જાય ત્યારે ભગવાન ના સાધન માં પણ એને પામી જાય ભગવાન ના સાધન માં પણ એને પામી ગયો સરખા સ્વામી સેવક ભાવ ના રહે એટલે જવાબ માં ઘરમાં આ શબ્દો છે મંદિર માં જાવ તો એ ખબર નથી બિલકુલ ખબર ન હોય એ જોતા ભાગવત વાંચતા હોય એને ખબર ન હોય કોઈ ને પેલાથી સાફ થઈ ગયો સાફ થતો એ ભાવ આપણને ઉપજતો નથી સિવાય ભાવ જ બીજો છે વાંચો એટલે કઈ દઉં વ્યાગડે યાદ નો ધન બહાર મળી ભગવાન નો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાન ના ધામ માં જાય ભગવાન જેને કરીને સ્વામી સેવક પણ નાતો રહે છે એટલે શું બસ યા પૂછવું હોય એટલા મેટર ને કારણ કે આપડે એ લીધા કરીએ જા ને આપણે વાંચ લી આમાં અધમ હોય ન કરવાના કામો કર્યા હોય એક દિવસ એ ભગવાન નો સમજ થાય અને એ કહે છે કે હું ભૂલ્યો ભગવાન તરત દયા કરી દે છે અને એના સાધન પણ આને ભગવાન એવો જ મોટે થઈ જાય અભણ ભણેલાનો કોઈ ત્યાં તર્ક નથી એવો થઈ જાય જયારે એમાં ભગવાન માં કઈ નથી છતાં સ્વામી સેવક પણ કેમ રહીશ એટલે શું જો હજી હું બોલવાના જો તમને એટલે આમ તો સ્વતંત્ર શાસ્ત્રીય નિર્ણય છે કે સ્વામી સેવક એ શબ્દ કાયમ નો છે બ્રહ્મરૂપ ધારું એ પણ કાયમ નો છે ભગવાન માન એમાં ફેર નથી રહેતો એ પણ નક્કી થઈ ગયું તેમષદો આ વેદો કે આ ભાગવતા દિવતા થી વિધ્યાત્મ શાસ્ત્રો એમણે નક્કી કર્યું છે હવે છતાં પામી જાય આધી મન ખાય સ્વામી સેવક પણ કાયમ છે સાધર્મ પણ કાયમ છે અને એ મુક્ત સ્થિતિ ના પામે છે એવો સમજાયો કઈ નથી સ્વામી સેવક હોય તો સાધન માં પણ જાય પરસ્પર વિરોધ એવું એમાં જો નિરાકાર માનનાર હથિયારો કાઢી નાખે જળ માં જળમાં તેજ અને આ બધું પણ એને કાઢી પણ વેદો ઉપનિષદો કે આ શાસ્ત્રો એને કાઢતા નથી આવડો આ કાઢી નાખે વાત કરનારો હવે કેમ એ કરે એનો વાંધો બે શુતિ અને એના અર્થમાં ઠીક પછી આ એવો પ્રશ્ન ઊંડો છે સમજો છો ને જોશુ ભાઈ ને થોડુંક તો સમજાણું શાયદ ફરે એક બાજુ સ્વામી સેવક પણ થવાય જ નહી ભગવાન તો થવાય જ નહી ભગવાન ના દાસ ભાવે કાયમ સાધરીમાં દાસ ભાવે કેમ છે પ્રશ્ન છે જો ભાષા આપડી ગુજરાતી બીજા જગત વ્યાપાર વર્ગ આવે છે ઉપનિષદો માં બ્રહ્મસૂત્ર માં લખી નાખી બધુય સાદરીમાં પણ વાંચું એ નથી આપતા કોઈને નથી આપતા જગત વ્યાપાર વર્જમ આનંદ બુટી બ્રહ્માંડો જે કોઈ જન્મે છે તકે છે લઈ પામે છે એને અંગેના જે વ્યવહારો એના અંગેનો વ્યાપાર એટલે વેપાર નહી હો પ્રવૃત્તિ કોઈ મુક્ત ને આપતા નથી બીજા ગુણા માં નહીં એટલે કોઈ ને નહી નહી બોલો એ તમે કહો હે ભગવાન એ બરાબર છે પણ સાથી ન આપે ભલે જાદા થાય ને આપડે શું વાંધો બરાબર નહી ન જ આપે શાથી ન આપે એ આપણે જોઈ દ ભગવાન શિવાય જીવ આ ક્રિયા કરી ના શકે જો આગળ સારામાં સારું ભણ્યું હોય બુદ્ધિશાળી હોય સરકારે ઠે એટલું કે હોય શું રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ આ એટલે બધો હુકમ એના હાથમાં કહું આખી દુનિયા નો જનરલ માલિક થઈ ગયો એને આખી દુનિયા પોતાની આખી દુનિયા પોતાની એ દ્રષ્ટિએ એને સંચાલન કરવું જોઈએ છતાં મારો તારો થાય કે નહીં એ આપણા વેદો શીખવે છે એક જ વસ્તુ એવી છે મારું સારું ન હોય ભલે મુક્ત સ્થુતિને હોય ભગવાન ના સાધર્મપણા ને એટલે કલ્યાણકારી ગુણોમાં સમાન એવા ભગવાનમાં ગુણ છે એવા આનામાં ગુણ છે પણ ગુણ વસ્તુ તો જીભ છે ભગવાન માં જે કઈ વિશાળ હતા ભગવાન આપતા પછી જો તમે ક્યાં ગાંભર્યું હોય ને આવડે સાધુ નવળી કોક ખબર હોય તો તેને ભગવાન બનાવ્યા હતા પછી કારણ કયું તમારું ભગવાન ભણો આપડે જોતું નથી શેઠજી ને આપ્યું ભાગવત વાસુદેવ ને શાસ્ત્ર માત્ર ને પૂછી જવું ન વાત જો રામ અને લક્ષ્મણ ગમે એવા લક્ષ્મણ સેવક હોય સારા હોય રામ ની જગ્યાએ બેસાત વૃત્તિ બદલવી જોઈએ પણ જીવ અણુ છે ઈશ્વર વિશ્વ વ્યાપી છે વિશ્વ વ્યાપી જેટલું સહન કરી શકે એ અણુ જેટલો કેટલું સહન કરી શકે એટલે કોઈ દિવસ ગમે એવો મુક્ત હોય એને બ્રહ્માંડ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ન પક્ષપાત પીર્યા વિના રહે કે આ ભાનુભાઈ ને ગમે એવો પાપી હોય ગમે એવો હોય એ પક્ષપાત કરતા અને એને બોલી ને બતાવ્યું આવો કોઈ મારો ભક્ત હોય તો શાસ્ત્ર ના નિયમો ને ખોટા કરીને એનો ઉદ્ધાર કરી પણ ઉદ્ધારમાં જ બદલે હું તો ભાર ભરું સંત નથી કરું છાયા કરોય જો મે જળદારૂ મે હોય પણ સંતને માટે કર્મ ના મર્યાદાના નિયમો એને બંધ્યા છે એને કોઈ જ તોડતો જ નથી એના અધીન રહીને કામ કરે અપવાદ લાભ આપે પણ એને નુકસાન તો ન જ પડે જો એ જીવ ઉપર ઈશ્વર નુકસાન કરશે એને તો એને બચાવશે કોણ જગત માં કોઈ દિવસ એમાં ચાલે અને આપણે જીવ જઈએ ખરીદ ફૂલી જાય ખરીદમાં સંકો આમાં ઈશ્વર ના સાધર્ભાને પામે છે આ ચોપડામાં બોલાય છે ને એમને શાસ્ત્ર નો સિદ્ધાંત છે સ્વામી સેવક પણ રહેવું જ જોઈએ લાઈન મારાજા બોલે પોતાનો મત નથી દેખાડતા સ્વામી સેવક પણ એ જીવ સહન જ ન કરી શકે એ ચલાવી ન શકે આ અપવાદમાં જેના માર્ગ ઓછા છે એને બ્રહ્મા વિષ્ણુ મહેશ ના પદ માં મૂકે એ મુક્ત ને ખરું એકાદ બ્રહ્માંડ માં તો એને ક્યાંક થઈ જાય સહન કરવું પડે છે વળી અહીંયા રક્ષા કરવા ભગવાન આવવું પડે એની રક્ષા કરે છે ભૂજ થઈ જાય શંકર ને કેવા બોલા થશે નહી કેસો રોધ ને વર્દન દઈ દીધું લે પછી તો એની માથે જ હાથ મૂકવા આવ્યો ને કોઈ દિવાસ બીજો જીવ જગત વ્યાપાર કરી શકે વ્યાપાર એટલે વ્યાપાર નહીં હોય આખું ખતર જે કંઠાણ છે એને સંખ માં વ્યાપાર થયેલ જગત વ્યાપાર વર્ષમાં એટલે સ્વામી સેવક પણ રીવ હિં આમ ન બોલાય સ્વામી સેવકપણું તો રે છે એમ સાધન માં એમ પાછું સ્વામી સેવક પણ અખંડ શાસ્ત્ર માં લખ્યા આપડા ઘરગથ્થુ વાત કરવા બેસી મત છે સ્વામી સેવક પણ રહે બોલ્યા એટલે શાસ્ત્ર અર્થ ખોટો થઈ અમારું એમ જયારે તમે બોલો એટલે કોઈ ન રહે પણ હવે બધા સમજે નઈ એટલે બિચારા અમારું બોલે એટલે હારા વાંચું નથી ને ખબર અને બ્રહ્મસૂત્ર વાંચ્ય આવી જતું હશે વિચાર કરો ને તમે આપણે જરાક લખતા હોય કરતા હોય બઉ મને કરવા તો મૂકી દેવાનો ભાવ થઈ જાય ભલે તમને ન થાય વાત છે પણ એ જીવ સહન કરે જ નહીં કેવું શું મળશો આ તો નિર્ભય થઈ ને બે ગયા વાહો એને કઈ ઉંચાતો જ નથી કોઈ નજર પેલા છે ઉચાટ ઉ ભાવે ભાવે છે ન ભાવું હજી કોઈ જાઉં અર કા સમજાતું નથી એમ દુઃખ થયું એ લગભગ નવું નથી અને અનાજ કાળના પટ ચેડ્યા છે આમ ઉતરી જતા બદલ્યા વિના ઉતરે અનાજ માં થઈ જાય કલ્યાણ કે વાત તો હાવ હાથી જ ગાવાથી આવી ગયે આગ્રહ નથી આગ્રહ હોય હું જાણી જાઉં આગ્રહ છે પણ એ તરત જ મોટા બદલ નહી કઈ ન બદલ મોટા બદલ વરસાદમાંથી કઈ નિર્ણય લ્યો ઘરનું લાવતા નો ખુલાસો આગળ થી થઈ ગયા છે ક્યારે ઈ ખુલાસા થાય જો અત્યારે આપડા વડાપ્રધાન હશે એના ઉપડીએ હશે હર્યાદામાં કામ કરતા હશે મર્યાદા લોકશાહી ક્યાંક મર્યાદા બારું કરી નાખે પણ હોય તો પાછું એને ખેંચવું પડે ભાઈ પાછું આમાં નથી હાલતું તો આમાં એમ મા યા પોપાબાઈ નું ઘર છે તમે અહીંયા લાડુઆ ખાઈ ને ત્યાં મારી કરી લાડા ત્યાં મળે છે એ તો બિચારો નથી ખાતા ધારો છે પણ અહિયાં તો લાડવા આમ તો બોલાય કઈ લાડવા ઉપર એવું નથી જ્યાં મનનું ધર્યું ગણ એટલે લાડવું બીજું કઈ જેને કરીને સ્વામી સેવક પણ નાતો રહે છે ભગવાન નો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે કાળ કર્મ અને માયા તેને આવરણ કરીને રહીત છે તેવો જ થાય છે માટે એમાં તો ભેદ રહે છે જેને કરીને સ્વામી સેવક પણ રહે છે એવી ગડબડી ગડબડી કરી અને આવડાવ માથા જલાવવા બેઠા હોય એને બિચારા ઉપર જ્ઞાન ધન તો છે એટલે ઈ કઈ ન બોલે આ ન બોલે એ પ્રશ્ન છે પછી પરમહંશે જેને જેવું સમજાયું તેને તેવો ઉત્તર કહ્યું પણ શ્રીજી મહારાજ ના પ્રશ્ન નું સમાધાન થયું નહીં લાડવો બીજું કઈ ગમે એટલી સેવા કરો પણ મન ને ખુ એટલે લાદવો જ ખાધો છે બઉ મોટો છે જેને કરીને સ્વામી સેવક નાતો રહે છે તેવો થાય છે માટે એમાં રહે છે જેને કરીને સ્વામી સેવક પણ રહે છે જો આપડે બધા મંદિરોમાં ભગત કેવાય ને મંડળી હોય ત્યાં વાંચતા હોય પણ હું વાતો કરેવક પણ કહ્યું છો એવી ગડબડી ગડબડી કરી અને આવું જોઈએ ને એ પ્રશ્ન છે પછી પરમહંશે જેને જેવું સમજાયું તેને તેવો ઉત્તર કહ્યું પણ સમાધાન થયું નહી કહ્યું હે મહારાજ તમારા પ્રશ્ન ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે કારણ કેવાય સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સ્વામિનારાયણ જે જ્ઞાન આપ્યું છે એ વિશ્વ વ્યાપી થાય એવું જ્ઞાન પણ આપણે એવા પાછળ થી નીકળ્યા બાપ ની મિલકત ના પગાડી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એમ છે ભગવાન નો ભક્ત હોય તેને જેવા ભગવાન જાણ્યા હોય જે ભગવાન આટલી સામર્થુક્ત છે અને આટલી શોભા એ યુક્ત છે आवाप रीते भक्त जय मू भगवान जाए तेरे रूप तथा सामर्थ्य भगवानी भक्त स्वभाव गुण विभूति बना जवाब એટલો માલ લેવો હોય એને તૈયારી કેટલી રાખવી પડે ભાઈ દુકાને જોખમ બધું હોય તમે ઓલે ખૂણા મૂકી ને પછી દહો ખોળા મારા આટલો વિચાર કરજો ના જેટલો એટલે પાસે ને પાહેર રાખી અને કેદી તમારા ખોળામાં હોય પાછળ લાંબો હાથ કરી ખેંચે તો આમ કરી દો દબાવી દો તર ખેંચવા દો ખેંચવા દો કરજો આપણે બધા ભગવાન જવા કરો કરી છે રાખી ને બે હું માલ કેટલો સાવધ હોય બે જ કેટલા હજી પાછા છે આગળ જવા વિચાર કરવો ને આગળ બધા ધોત્યુ પહેરતા આવડ્યું અને બરાબર જમવાય એવા હોય પણ ખાલી ઉપર બે હોય તો બે હાથ જાય હોય જોહાની ગામડી ભરી નોનું લેવા જાય તો આપે ખરા પણ આપે એ દ્રષ્ટિ પામવાની દ્રષ્ટિએ તો આ એવું છે અને છે હાવેલો આમાં નામાં ઈ પી જાય પણ એના વિચારો જ આવતા વિચારો બંધ થઈ જાય તરફ ના વિચારો જ બંધ થઈ જાય આ વિચારો આવે આના બંધ થઈ જાયદેવ પ્રસાદ કેમ ને સેવું કરે બી ખુશી બાજુ બીજું વચન આવડું એટલે આઘાદ છે અને દાદી મેને તો સાદું વાત કરું છું પણ એમાં કેટલાક નિર્ભય છે પણ આવડે જુવાનિયા ગાફલ એનું દુખ થાય આપડે કઈ નથી ખબર પડ્યો સામર્ ભગવાન નું સુંદરપણિક જે પ્રતાપ છે એ ભક્ત ને ભગવાન જણાય છે તો પણ ભગવાન નું ઐશ્વર્ય અને ભગવાન સુંદરપણું એ તો અતિશય અપાર દેખાય છે માટે મારા જેવા અનંત ભગવાન ના સાધર્મપણાને પાયમા છે તો પણ ભગવાન જેવો કોઈ થવા ને સમર્થ થતો નથી હું ચાવી વર્ષ પેલા અચાન જવા તો આ લોકો એ બહુ કરી નીકળી ગયો ધીરે ધીરે દીર આવી પછી દિલ્હી ગયા હરિબર નહીં હરિદ્વાર થાય ખરા મહિના હજારો લોકો જાય બંદરીનારાયણ શરીર તી બરાબર મળે મળે લેવું પડે લોટ થાય પણ મને લક્ષ્મણ જોઈ બે ઓલા પહાડ ને વચમાં હલે હાલી જાય ડુંગરા ઉભરી જડે એ ડુંગરો ઊંચો હોય હવે એની ઓલી ભાઈ એઠે ઉતરવાનું હશે ઊંચા બઉ જડીએ પાછું એઠે ઉતરવું પડે જાં ત્યાં તો માર્ગ માં ત્યાં ચડવા જોઈએ એક ડુંગરો ચડે મહેનત પડે જાણી ગમે પોતા રાત્રિ અમે બે સમજાવતો આવું ભગવાન ના માર્ગ માં થોડા ગુણ પ્રાપ્ત કરીએ છીએ અહીંયા સંતોષ માની લઈ પણ ભાઈ ડુંગરા મોટલા એટલે થોડો ડુંગરા ચડવાના આવે પાછા નાશ થઈ ગયા રસ્તા માંથી વિષ્ણુ કલ્યાણ થી પાણી બરફ બે દી કાયદા ત્યાં હોયપુર વાળા હરિજનદા અને સ્વામી હવે નિમ અધુરા છે સ્વામી કરોરા પણ મારા પ્રકમ માં પૂરી કરી દાખલો કરો છો ને જોવા ન્યા સાધરધામમાં જવાનો હું તો પ્રકમ માં ફરતો હતો ત્યાં આવ્યો જે બઉ થવા જરા જરા ખંભાબુજીપિન વેવેલી મને આશ્ચર્ય માણા ભેગા થાય ને કોઈ ને આમ ન જ આવે એ તો આમ પ્રકમ ફરીને પછી મંદિર માં જઈને હાથ ના ઠાકોર આગળ એક વાગે એમને ઉભારી વાર ઉભારી ન જોવાનું ભાવ છે માણસો છેટાછા રહી ના કોણ હશે આ આ મને પણ બેસી શિલા ઉપર થઈ અને ઉગમણી બાજુ નો જે પહાડ એને નર પહાડ કઈ છે ઉપર બધી બરફ હતો પછી જોતા જોતા અદ્રશ થઈ જવાય ને હલાય ને એવું ને એની ઉપર હવે એને મો શોખ નહીં ગમતા હોય નહીં જ ગમતા હોય એવું એને ભગવાન જે પ્રતાપ એ ભક્ત ને ભગવાન જણાય છે ત્યારે એ ભક્ત એમ જાણે છે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો અને સુંદરપણો જા ત્રીજો આવે એમ ભગવાન ના થોડાક ગુણ નો અનુભવ કરે ચાલી બીજા વળી દેખાય પાછી વળી બીજા દેખાય આ ઉપર ને ઉપર જવાનું એનો પાર આવે આવે ભગવાન સાધરીમાં પણ પામી જાય અને આમાં પામે પાછ સામર્તા સુખદાયક એ આદિ જે અનંત કલ્યાણકારી ગુણ તેના પાર ને શેષ શારદા બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ એ પામતા નથી અને ભગવાન પોતે પણ પોતાના મહિમા વૈષ્ણવ ભગવાન સરખા થાય છે તો પણ ભગવાન કોઈ જાત પ્રતાપ અણુ પણ ન્યૂન થતો નથી જેમ મીઠા જળ નો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય પશુ પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીવે તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી દરિયો છે જીવ અને શિવ બે વચ્ચે અંતર છે માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી તે સારું જે જે ભગવાન ના ભક્ત બ્રહ્મ થયા છે તો પણ ભગવાન દ્રઢ દાસ થઈને ભગવાન ભજન કરે છે भगवान भजन करें भगवान भक्त भगवान स्वामी सेवक रहे ये ये उत्तर ઈચ્છી વચનામ્રતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણ નું સત્સઠમું વચનામ્રતમ જે છે થયું